મહા મહામ છે તો આ તો મહાત્મા બધા પ્રચાર ના કરે જય જય જય મહાત્મા બહુ ઈચ્છા ભરતા થાય જેટલી અસર જેવું બધા ઘઉં નાતા ખાતા કેટલા શન હોય ન્યુરોનિક કરંટ હોય તો એ ઓછા ઓછા એના કરંટ થાય તો એ તો દાદા સરસ ખબર પડે આજે આ પ્રકાર કામ નથી કરતો આજે આ કામ નથી કરતો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 આપના કેસ માં બે વખત થયું હતું કોન્ટ્રાક્ટ લીધો તો એની આ અસર થઈ ગયેલી છે અને હિંમત ના જોડે દવાઓ દીધી નઈ હિંમત ના જોડે મને કઈ થાય નઈ વિચારની દ્રષ્ટિ આપણે દવા ના લીધી કારણ કે અહંકારી લેવા ના લીધી તો હવે એ અહંકાર નિર્મૂ થતા આ ઓપરેશન થી કાઢવું તો કાઢવા દેવું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 જે <laughs> શક્તિ <laughs> <laughs> <laughs> <laughs> <laughs> ખરી રીતે તો કોઈ મને કે તમે તમારા તમારી મરજી શું છે દસ લોક માં જવાની છે સારું કહું ભાઈ ડાક્ટરો કહેવાથી હું છું બાકી હું દસ દસ લોક માં જવું બધા દાખલો એવી ઈચ્છા છે તારી એની ઈચ્છા છે તો મારે મારે આગ્રહ દુરાગ્રહ થાય નહીં મારે જવું જોઈએ તમારી ભાવના મારે માનતો આપવું જોઈએ તો આનું મારો એક વર્ષ પણ કરી રાખવું જોઈએ તો દુરાગ્રહ થાય તમને કેમ મારી ઈચ્છા થઈ એની પાસે પહોંચી છે એ બધું મને ખ્યાલમાં તો બધાની ઈચ્છા છે તો આ જશે ને બધાની ઈચ્છા જી પેકે છે અહીંથી મુંબઈ જતા યુક માં ચેક કરાવી પછી બરોડા જવાનું ચેક કરાવવા માટે જ્યાં પછી ત્યાંથી જોડે હારી ના ભાઈ એટલે બધું અહીં મારી આગળ આગળ બધું બહેરા કરે અહીંયા વ્યવસ્થા બધી કરી આપેલી છે બધું આગળ આગળ બધી તૈયારીઓ કરી પહેરી થાય દાદા પચી જાય ભગવાન ની ભાષા નથી ભગવાન ને કર્યું લોકો પછી આમ જ નાશે કે કોઈ મળતું નથી એટલે ગમે ત્યાં ખાઈ જશે કે ભાવ કરશે એવા ભાવ વગાડશે શું કે છે ભાવ વગાડે ભાવ ના બગાડે એટલા માટે આ જ્ઞાન ખુલ્લું ભગવાને કર્યું નથી અજ્ઞાની લોકો ભાવ બગાડ વાર ના આવે ભાવ કરે એટલે પોતે કોઈ એનો કોઈ ઉપરીત નથી પોતે જ છે એટલે ભાવ બગાડ કેવો થઈ જાય ને ભ્રાંતિ છે ત્યાં સુધી આવું બોલાય નહિ કે ભગવાન ની કોઈ પડતું નથી આપડે આ તમે પૂછ્યું પડવું સારા ભાઈ પૂરું કરવું પડે એમાં આપણા મહાત્મા કેમ વાંધો નથી દુરુપયોગ કરેલા નથી આ મહાત્મા એટલું તો સમજી ગયા છે ઠંડક થઈ છે કે ये समझावनी बात <laughs> <laughs> <चौकरी है> <laughs> तो <गर> <laughs> <laughs> <laughs> नहीं है लाइट ऑफ करी है दादा दादा बातें करने से नहीं वो दमे से हैं दादा लाग रहे हैं गमेज गमेज दादा वो हमें देना कोई अलग कभी कभी जैन थे तुमने बुलाया तुमने काम भी મને કારણે નથી બધા ડર નથી મને કોઈ ડર નથી હું હિંમત થી ગઈ આ જ્ઞાન ખુલું કરાયેલું નથી ભગવાન છે બાર મારે ટોપિકમાં બોલાવે ને એટલે એમને એમ કહું કે ભગવાન મથે ભાઈ રાખજો રાખજો શું કેવું અને ભગવાન નહીટો દંડ આપશે દુઃખ કરશે એવી રીતે બે ભાષા રાખવી પડે પૂછતા હતા કે આપણું કૃતજ્ઞ માથું મને બહુ આરામ થયો નિષ્પક્ષતા વલણ છે તમારું શાદવાદ ભાવ છે તમારો સંપૂર્ણ નહીં ભાઈ પણ ભાવ છે ખાતરી થઈ ગઈ તો હવે મારા શું બધું શું કઈ વાત છે કે આપ્યામી થઈ જ્ઞાનીકૃત થઈ અને ગાડીઓમાં કેમ ફરક થયો મોટર કેમ ફરક હતો મારા મોટર નો ઘાસો શું તમને આવે મને કુવો જ્ઞાનમાં શું અસર મોટર મને મને શું અસર કરે તમે મને કુહો કારણ કે ગાય લીધે કેટલાય જીવ વટાઈ જતા કેટલા દોર સમય બેઠતા મહારાજ ભગવાનની ભાષામાં તમારે વાત કરવી છે તમારી ભાષામાં વાત કરવી છે કારણ કે ના ભગવાનની વાત આશ્ચર્ય બધું વાત છે કારણ કે ભગવાનની ભાષામાં વાત કરું તમે ઉઘાડે પગે કેમ ખરો છે વટ કેમ ખૂબ કરી ક્યાંક પગ મારો મારા પગની જે આવ્યું હોય તો મેન વાત કેવા કે મારા જ આપણે બોલ્યા તમારા પગની જે આવ્યું હોય તો રાખ્યો અને તેનો દિવસ તમે કે સદન સાચી વાત મેં આ દેહને આ મનને અને આ ભાઈને એક સંસ મારા પણ રાખ્યું નથી તો આ દેહની જોખમદારી મને જ છે નહીં તમારા શાસ્ત્ર માં જઈને વાંચી દો આપણું બધું હોય તો શાસ્ત્ર એમ કહેશે જ્ઞાની ને ગુસ્ય એ નહીં એટલે જ્ઞાની પુરુષ હિંસા ના સાગર નો સંપૂર્ણ અહિંસક કહેવાય છે અને બે તો છે ને બે હોય તો હિંસા થાય બે માલિક પોતે નથી આવે માલિક નથી કોઈ કે સુધી માલકી પણ નથી એના એક પ્લોટ જોડે કોઈ પ્લોટ રાખ્યો અરજી કરી નાખેલો છે અરજી કરી આ રાખવા પંદર દ્વારા અરજી કરી કે આ પ્લોટ માં એટલે ત્રણ પોલીસ વાળા ત્યાં પહોંચી જાય અને ખોદે ખોદી આજુબાજુ કોણ માલિક છે આ પ્લોટ ના માલિક તમારું ગણ ને પંદર વર્ષ હોય અઢાર હજાર જગ્યા લોકો જાણે એટલે જૂના છે આ તો સ્વાભાવિક પ્લોટ મારો ખરો મેં વેતી દીધું આજે એનું મારી જ નથી તારે પેલા બધા પાછા આવે મદાર સાહેબ કે સાહેબ તો માલિક નથી પુરાવો લાવો સર છે ડાયર ઉપર ઘાસ ઘેલું છે મેં તો પંદર હજાર રાખ્યો છે ઘાસ ઉગેલું છે એના ઉપરથી પુરાવો લાગે છે કે આ ચાર મહિના પહેલા બેઠેલું છે એના ઉપર એ બધું જોઈએ ઓનર ને આવું દુનિયા કાયદો છે માં ભૂત પિશાચ પ્રવેશ કે કે કરે શા માટે કરે કોઈના શરીરમાં ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં ભૂત પિશાચ પ્રવેશ કરે છે એ શા માટે કરે છે કેવી રીતે કરે છે રાત્રિ કોઈ મીટા નહીં ભૂત છે એ દેવલોક ની યોજી છે નાખીણી દેવરૂપ ની યોજી છે એ દેવલોક ગણાય છે નીચેના મનુષ્યની નીચેના ભાગ છે મધ્યલોક થી નીચેનો ભાગ ત્યાં બે દેવલોક છે એક જુવરવાસી ધોરણવાસી એટલે આપણા જેવા મકાણ ખોટું બધા બદલા અને ધોરણવાસી ધોરણમાં રહેવા અને એક વ્યંકર તેજરી છે ભૂત વ્યંકર એ યોગ્ય છે એ દેવ લોકો યોગ્ય છે એમનો ધંધો શું છે કારણ કે જોડે એક ટૂંટું વ્યાજ પૂરું કરે રોજ ધમકાવી નાખી પણ હિસાબ પૂરો થયો પછી થી પૂરો કરે ખરા એ લોકો ના ચેત નો હિસાબ છે હવે આ જે ત્રે છે એ ત્રેદ વસ્તુ સુધી છે એટલે ત્યાં આગળ એને બેહ મળે નઈ આ ફૂલ દેહ મળે નઈ સૂક્ષ્મ દેહ અને કાળ થી ભટકતો હોય ભૂખ લાગે તો શું કરવું હોય ગમે ત્યાં આગળ જેનો સંબંધ હોય ને પેસી જાય પછી ખાય એના શરીરમાં પેસી જઈને પેલો ખાય ખોરાક લે કોક ના શરીરમાં પેસી નખલ કરે છે અંદર થી એ દખલ કરે આજે ઘણા છે તો આલ્બીનિક આખું શરીર છે જન્મ થી દોડું હોય એવા પ્રકાર ના હોય છે એવો જન્મથી એવા હોય છે એ પ્રેતું એમાં ધોરિયા હોય ને કોડ વાળા હોય અને એમની એટલે જસ્ટ એવું એવું શરીર હોય એમ એવું બતાવવા માંગુ છું આલ્બિની કેને કોડ જુદી છે આ કોડ વાળો મારી આખું આજે છે કોડ વાળો ને પણ એવું જ હોય એવું જ આખું દોરું શરીર હોય કોડ નહીં એટલે આલ્બિની પર કોડ નહીં પણ દોરું શરીર હોય એવું છે આ પપ્પાને દોરી હોય ને હા બધું પપ્પાને દોરી હોય ને હા માં ઘરે આ બધું દોર હોય ને ઇન્જેક્શન જ ના હોય કેમ હવે ભૂખ નથી ઠીક થઈ બેસ જાય કે પ્રેત ને કારણે નથી થતી કે કે પ્રેત ને કારણે જ થઈ આઈ ગયું પણ એવું બોલવું નહીં કે ભૂસાપ મને શું કરનાર એવું બોલવું નહીં આપણે જ્યાં બીજા લોકોએ છીએ અને બીજા લોકો એવું નહીં આપડે પોલીસ વધારો જોઈએ કેવું વર્તન રાખીએ એવું જોઈએ એમ જોઈએ રાખ્યું શું ના ગમે જ ભૂ હોય સમજે આહાર ઉપર વધાર હોય કોઈ ઉપર વધાર હોય મોજાનું કાખર ચલાવે ત્યાં એને એને જ્ઞાન લીધું જ્ઞાન લીધું પછી રહેવા મારી એક દ્વારા દાદા મને રોજ આ મને કાઠી માર મારી કરે માર્ક આખી રોજ મને માર માર્કે આખો દારો ભગડી દેવો તેર કરીને દસ રીતે આવું પચીસો રૂપિયા એટલે પછી અમે અમે હાથ ગાડી હતી પણ અમે ના કીધું તું એટલે સારા હાથ એટલે પછી મેં એને કહ્યું કેમ આનો છો મેં બીજી કહીને પૂછ્યું તો કેમ તમે આ સવાલ ભસરી છે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 અરે જા રીતે દરિયામાં અંદર પડી નઈ ત્યારે પાછું હતું કે એનું તે પછી જયારે ગૌરી થયા ત્યારે પછી અંધ્રા ગળવે બરાબર ઘર જાય આ નટું પ્રસંગરૂપ છે દાદાનું મંદિર કર્યું છે બધા ધર્મ ના બધા મહાત્માઓ બધા ભગવાનો બધી બે ત્યાં આગળ બેહાડ્યા ત્યાં આગળ વિધિ કરાવી ત્યાં મેં કહ્યું તમારે ક્યાં જવું છે મહેસાણા જવું પડશે તમારે કાય કે મહેસાણા નથી જોવું પાય તમારે ક્યાં જવાબ છે કહો ત્યારે અમારે મોક્ષે જોવું છે કેટલા જણ છો ત્રણ જણાવી એમને ત્યાં આગળ મીઠાઈ મીઠાઈ ખૂબ ગબડાય કરી પછી ક્યાં કરું કે તમારે ક્યાં રહેવું છે જવું જ પડશે તો આગળ જ આવો કે જગ્યા બતાવો ભય નહી એટલે પછી એ લોકો ટાઈમ રહ્યા ક્યાં પૂછી કસી ગયા શું એટલે આવું આવું કઈ થોડું મને સો માણસ વિરા મા સો માણસ વિરા તે કઈ નહીં મારા ત્યાં આવ્યા દક્ષિણ ગ્રાહ માં કેવું ગોધાર તમે આવો નહીં વડેલથી આવ્યા છો તારે રવુ ના કે છે કે દાદા એમને બહુ હેરાન થઈ ગયા છે તારું મહા જેવા પુરુષ અને ભક્ત ડરે નહીં કર્યું તકે તું ડરી ગયા છે કે તેનાથી આવો આવો કહ્યું જાણી ગઈ અને શું થયું છે તારે કે દાદા મને તો બે દર પાસે પડ્યા છે આવડા આવડતું મને કહ્યું છે ત્યાં કઈ જા કરો ને તો બહાર જીરા છે નહીં તમે કહ્યું આવો ભેધી કરો પેલા પછી તમારે સમાધાન કરવું છે મારે બધું કરવું છે સમયે એટલે તમે પેલા લોકોને બોલાવ્યા ભાઈ તમે જેવો હોય તો આવો આપડે સમાધાન ઉકેલ લાવ ક્યાં સુધી આવું ઝઘડા કરશો તમે કારણ કે કહીએ ના કહેતા પહેલા શું કહ્યું પેલા સરા દેખાડ્યા પછી જોડે તમારે ઘેરે આવ્યા છે આ મોટા થરા દેખાડ્યા છે ઘણા મોટો આખો દેખાયા છે માર ઘેરું છે તારું બે હોય અહિયાં કરાવી જ રૂમમાં હતા તમે ત્યાં બેહો બે પછી આ સમાધાન કરવું જ છે તમે ઝઘડો ચાલુ રાખો તે તમે મને કહો સર આ અમને ક્યાં મારે સમાધાન કરવું ને એમને કહ્યું તમારી સ્વી અમારે સમાધાન કરવી રીતે બોલે નહીં પણ મને એવું સમજાય એમની ભાષા આશ્ચર્ય કરે એટલે પછી અમને બોલાવી અને માફી મંગાવડા આજથી ફરી દેખાય ને પૂછાય એટલે બધું સમાધાન છે આપણે કે સંસ્કૃત અમે ને સમાધાન કરીએ કે આપણે માપમા હોય તો એટલે તમે લોકો પોતા વર્ગા કરતા એના ઉપર કઈક કહો તંત્ર અને યંત્ર અને મંત્ર એ સુર નથી તંત્ર એ તાંત્રિકાંત્રિક મનની વિધિ નું છે મંત્ર એટલે આ યંત્ર થી આજે પ્લેન યંત્ર થી ચલાવાય છે આવતા એ બધા માંત્રિક પ્રયોગ હતા મંત્રિક પ્રયોગ માં કોઈ વસ્તુ ની જરૂર નથી પડતી વસ્તુ પેટ્રોલ નાખવું પડશે કામ કરવું પડશે એવી જરૂર છે ગુજરાત માં કરો તમે મંત્ર તંત્ર ને યંત્ર ત્રણ ત્રણ વાત વિશે સમજાવો આ પેઢી છે તે છે અને આ છે બીજી એમાં શું કે ભાઈ કેળા બઉ ફાયદાકાર એવું નુકસાન નહીં કરતા દરેક વસ્તુ ફાયદાકારક હોય એમ કે ગુણધર્મ બીજા હોય એમ બરોબર એની ગતિ શું થાય અહીત કરનાર ગતિ શું થાય આનો દુરુપયોગ કરીને અહિત કરનાર ગતિ શું થાય